પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હાજર ચાલીસ નો શનિવાર ચોર્યાસી શરૂ વાંચ હતા અને ધોળો ખે પહે અને ધોળી ચાદર ઓઢી હતી માથે ધોળી પાક બાંધી હતી અને પહેરો કીર્તન કહ્યું છે હમણાં કીર્તન રાખો ને પ્રશ્ન ઉત્તર કરો પછી મુક્ત સ્વામી હાથ જોડી ને નમસ્કાર કરીને શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે मन भ्रांति जी जाए जन जारी पुरुष न मोह वृद्धि पा मन मिभ्रांति विशेष थे પછી આ કરવા ગઈ હતી અનુસંધાન ના ગજો વાત કરે મોક્રો પણ બે નું અનુસંધાન ના ગજો અમે ઉત્તરાધિ દિશા કામો મુખ કરી ધ્રુવ નો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો છે આ તો ઉત્તર ધ્રુવ છે પણ શાસ્ત્ર દક્ષિણ ધ્રુવ કયો છે તે ક્યાં છે પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો ત્યારે તે પણ દીઠો ને તમે દક્ષિણ ના વાતો કરતા કરતા દ્રષ્ટિ જ્યાં ગઈ આકાશ માં આપણે આ કથા વાર્તા કરે પણ દ્રષ્ટિ ઊંચી જ આવી છે કોઈ નઈ આપણ ને એમ જ પાછું આપડે ખબર ન પડે અને મોટે જમકાયેલો બીજા ને બે ધ્રુવ ને વચ્ચે મોટો ફાળકો દીઠો અને તે ફાળકા ના ફાળકા ના મેરુ ના બે ઠેબા તે બે કોડે ધ્રુવ ને હટી રહ્યા છે રાત્રડી બધું જડ્યું છે વચલા ને લાંબો છે એ પાછું દેખાવું જોઈ હમણાં જ ત્યારે અમદાવાદ માં રાત્રે લેવ બગીચાડે સીજે દાડે ચોથે દાડે મારી ગતિ માં ફેરફાર છે ખબર પડી જાય મેં મારી જિંદગી માં ઘડી રાખી નથી આકાશમાં વ્યવસ્થા ઓછી વધારે જુદી હોય ચાલ જુદી હોય એમથી આમ જાય જાય ચાલે જુદી હોય બારે મહિના માં આપણે આટલા બધા જઈએ કોઈ મજ માં તેમાં તમે લોકો તો બિલકુલ ધ્યાન નોંધાય તમને પાપ લાગ અને એટલે આપણા આપણા નહીં સીમા બંધ થઈ એટલે રાત રીદી ઈ આપણા બોલે આપણા નહી બ્રહ્માંડ નો ધણી ભગવાન એ જયારે આપણો અને ભુવા જ ભળે છે પછી મારા માં તમારે એક હોય ને તમે મને મોટો બીજા ને બીજા માં હોય એને મોટો ખોય ન કોઈ દીવ ની મોટી દ્રષ્ટિ એનામાં આવે જ જેમ લાકડા ના સ્તંભ હોય એમાં લોઢા ની આરોપી હોય અને તે ફાળકા ઉપર જેમ સુતર ની ફેલ વેતી હોય તે ફાળકા સંગાતે જેમ પિતળની હોય તેમ ત્યારે આપડે એને તિરસ્કાર કરી દુકાન નો માલ તમે ઘડાયો અને અમે એની નિંદા કર્યા કરી આમાં માલ નથી આમાં માલ નથી એટલે તમારી નિંદા થઈ ગુલે નિંદા થઈ જેટલા સર્વે ને જોયા અને પછી સૂર્ય ને ચંદ્ર તેનો ઉદય એક થાય છે તે પણ જોયો અને પછી અંતર દ્રષ્ટિ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવ આદિત બ્રહ્માંડ માં છે અને આ દેહ વિશે જે ક્ષેત્રજ્ઞ છે તેને પણ દીઠો પછી તે ક્ષેત્રજ્ઞ પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેને પણ દીધા પછી સમાધિ માંથી કોઈ પ્રકારે નીકળાયું નહી પછી તો કોઈક ભક્ત ને આવી ને અમારી સ્તુતિ વહુ કરી તેની દયા કરીને અમારે પાછું ડેન્ગુ આવ્યું પછી અમારા હૃદય માં વિચાર થયો છે એમ જણાવ્યું છે એને કઈક વિષય માં આસક્તિ રહે છે તેને કરીને પાછું નીકળાય છે અને મોહ નું જે કારણ તે પણ પંચ વિષય જ છે તમારે સમાધિ માંથી કઈ રીતે નીકળાય સમાધિ ક્યાં છે નથી કરતા આપણે એવું જોવાનું કે ની અરે વાત કરે ભગવાન સંતો ને અત્યારે સંતો કઈ જાણતા હશે કઈ કરતા હશે ને ધન્યવાદ હવે વિચાર કરો કે આપણે તો પાણી દુખી દુખી ને તમે અમને હેરાન કર્યા દ્રશ્યો મહિમા ગાય ના આવડા ખાડામાં જ રેખ્યા ચડવા જ નતી એમાં ગાડા ને મેલા થોડાક લુબડા પહેર વાડવા તો મોટા સર જોઈ એટલે એમાં આવડવા તો જોઈ માં કોઈ જવા જાય જોતા નહી હો ભાવ હા બરાબર મેલા રાખવા એટલે જોગી કેવા શું મોટા મોટા હો વાર નહીં પરીક્ષકો ઉત્તમ મધ્યમ અને ઘનિષ્ઠ એ ત્રણ પ્રકાર ના છે તેમાં જયારે ઉત્તમ વિષય પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થાય પછી ક્રોધ થકી મોહ થાય છે માટે જે પદાર્થ ને સામાન્ય પણ જોયું હોય અને તે પદાર્થ માંથી વૃદ્ધિ ને તોડીને ભગવાન ના સ્વરૂપ માં રાખવી હોય તો તેમાં કઈ દાખલો પડે નહીં બરો બરાબર કેમ છે અમારો પર જ છે આખું ગયું હોય તો જેમ ઇન્દ્રિયોથી જેમ ઓલ કેસર ચાઉન બધી જો વિશે અને કઈ કરવું નહીં કરો બિયારણના વખાણ કરો ખાતર ના વખાણ વાવું એટલે સત્સંગ ને તદ્દન મૂર્છુ અવસ્થામાં મૂકી દીધો મૂર્છ આવે એને કઈ ખબર હોય અત્યારે કઈ ખબર નથી સ્વામીનારાય સ્થાપેલો સંપ્રદાય એને કોઈ જામતો રાખે વાંચવા પે હા તમારા કામ કરવા નું કામ કરે એમ આ જગત માં તમને રમકડા ને કહી ગમે એટલું વાંચે ગમે એટલું સાંભળે શું ના મુકાયું સ્વામિનારાયણ નું કેવું ઈ જ છે આચરણ એટલે આટલું અમારે સાધુ ને જાડા ને મેલા લુગડા પહેરે એટલે મોટો સાધુ કેવાય પાસે એટલું અમારું આચરણ એ થી શું ડેજ તમે ખબર એ ના લીધું પૂજા કરી લીધી જરા હો તું સંકલ્પ રોકી ને પૂજા કરો છો માળા ફેરવો છો ત્યાં એ પ્રજા પતિ છો હલો મંદિરે જઈ આવી મંદિરે લટાર મારો છો મંદિરે જતા નથી કેવું પડે આમ ફરવાની આ વિચાર જો મને પણ કરો ને તો ક્રિયા બદલી ગઈ સ્વામિનારાયણ ની ક્રિયા નથી આ સ્વામિનારાયણ આમ નથી કહ્યું અને શિક્ષા એકાગ્ર મને કરીને વાંધીઓ પેલા આપડે એકાગ્રમન કરી શું હું કરું છું શું એમ મેળવો તો એકાગ્ર કહેવાય આમાં લખે છે હું કરું છું એમ મેળવો તો અહીં એકાગ્ર કહેવાય પેલા અમને દાંકા પાંચ વખત કથા માં જવું બોલી કેટલાક અખંડ કથા માં અમારી પાસે તો કાયું વંચાય અરે ભાઈ કઈ મન કરે કોણ ના પાડે પણ સમાધિ માં જાય ને હવે અખંડ વાંચે અને સમાધિ થતી હશે ને હે અખંડ જવાની સમાધિ ના થાય છે ભગવાન આપડે આ બધા આપડે ભગવાન કરી રહી ગયા હવે કેટલા પગથી આગળ આવ્યા એને કઈક જોવા જઈ કે ન જોવા જઈ આ તો આવ્યા હેતવાળા લારી રોટલી કરીને ખવાયે શાક ખવાયું લાડવા ખવાડ્યા આપણું વાકું બોલે છે એટલો હમળાનો હોય તો આપણે આકૃતિ માં કઈ મારી ફેરફાર થાય મૌ ની હે એ ભાવ જાગે કે જાગે પણ એનો પ્રયત્ન ક્યાં કોઈ કરે છે પ્રયત્ન જ કરતો નથી અને મહાપુરુષ થઈ જ બે હું પદાર્થ નો હોય ગમે એવો હોય એમાં હોય સીધી નો છોકરો સીધી વાલી નો હોય અને એ હું જોયા કરું આપણ આવી હોય કોક એવા દેખાય આપણા ગજા પ્રમાણે આપણે કઈ પેલું એમાંથી આપણી મનોવૃત્તિ પાછી કેટલી વળી એ જોવું જોઈએ કે ન જોવું જોઈએ માટે જ્ઞાને પંચ વિષય નો સંબંધ છે માટે જે પદાર્થ ને સામાન્ય પડે પણ એનો અનુભવ તો એના વિચારો તો કરવા પડે ને કેમ જોશી ભાઈ સામાન્ય વસ્તુ વૃત્તિ નથી જોતી આપણે કઈ દેખાતી એવું વધારે રૂપવાન દેખાય વધારે પણ એ કઈ વિચાર ન કર્યો રમણી છે ગોયલું છે ગાયલું ખરેડ ઉપડી ગયું હવે ખરેડ તો આમ બદલે ગયેલી ખરેડ ઘરે આત્માના પગથિયા ચડાય કેવી રીતે ભાઈ તો આગળ જવાશે અને આવડા તો તમને પજે લાગવાના છે બોલતા જાય તો પજે લાગશે બગડી જવું બગડી જવું બગડી જવા ને તોય પજે લાગશે જો વાત સ્વામી અમારા હવે પાછા ટોળા કરી નોખા બે છે અક્ષરધામમાં આ અમારા આ તમારા ને પણ આ પ્રજા એવી છે કે એને એવું જ ગમે છે પુરુષ ને બેસારે એના બંને ની ઇન્દ્રિયોની પૂજાઓ ચાલતી હોય બહારથી એક અવાજ કરે કે કર્યો બોલે કર્યો એટલે દુખ દેવાય આપણે આ કલ્યાણ માં પણ કેટલા પગ ત્યાં ચોર્યા એ કઈ ને ખબર હોય દેખાડો પાછ માં હોય એમનો પણ પગ ત્યાં ચોડવાનો વિચારો કોણ કરે એટલે ત્યાંનો ત્યાં રોકાઈ ગયો જન્મ ખરાબ થઈ ગયો એ પછી આ મારા રાહ બતાવે એને પાછી સરખામણી કરતા શકો જેવું તેવું અને રમ્ય બે વચ્ચે આપણું મન ક્યાં રોકાય એ આપણે જોવું જોઈએ આપણે તપાસ કરવો જોઈએ ભગવાન ના સ્વરૂપ માં રાખવી હોય તો તેમાં કઈ દાખલો પડે નહીં અભ્યાસ કર્યો છે બઉ બેઠા થાય વિચાર કરજો આપણે રસ્તો એ લીધો આપણી વ્યક્તિ ક્યાં ચોંટે છે અને ક્યાં ચોંટતી નથી એ ચોંટતી હશે ત્યાંથી ઉખાડ્યા વિના છૂટક્યો નથી છૂટક્યો નથી બસ તમે જો કોઈ ભગવાન કહેવું તો એને પણ એ વિના છૂટક્યો નથી તમે આ પાંચ પચીસ લાખ રૂપિયા દઈને વધારી દેવો ત્યાં હાલ એમ નથી કઈ હવે નથી સેવાથી કઈ મળવાનું નથી સેવા તો એક જરાક વૃત્તિ પણ સેવાય કારણ કે વૈરાગી ને નવી ને વૈરાગ્યમાં ફેર નથી એ બે ધ્રુવ ઠેબા છે કઈ જાય ખરી કઈ જાય ખરી કઈ જાય ખીલ ખીલ પડો એક ઠેક થાય પાસે છે જે ગમે ત્યાં બે ઊંચાની જથ્યા કરશે પણ એમાંથી રીતરાજી જયારે થાય ત્યાર પછી એનો આત્મા સવલું થાય અને પછી ભગવાન માં જોડાય તે પદાર્થ માંથી વૃત્તિ ને તોડીને ભગવાન ના સ્વરૂપ માં રાખવી હોય તો તેમાં કઈ દાખલો પડે નહીં જો એટલું કોઈ કરીએ આ કેવાનું એ છે એથી ઘેરી જશો ઘરે જઈને તમે આમ વિચાર કરો આવતો આડું આવે ન આવે એ ના આવે એ નો આપે વૃત્તિ તૂટી ને ભગવાન ના સ્વરૂપ માં રહે અને જોડા નહી અને ચિત્ત પણ એક ઠેકાણે રહે નહીં હા તો હજી દેખું એની આધાર કરો ને મહારાજ સાધુ અને ગામડા મા દરેક આવી હતી જે ઘરમાં રાત્રિ નો રેવાય ક્યાંય રાત્રિ નો રેવાય મહારાજ બતાવી દીધું આમ હશે સાધુ ફરવા ગયા મંદિરો રાત્રિ પીડાથરવાનું નહી ઓઢવાનું નહી કાંઈ નહી દિવસ અજવાણું હતું ને ઘુમટમાં છે બારી ક્યાં પડ્યા રહી પડ્યા રહ્યો નથી રાત્રિ એવો એક ના સ્વપ્ન આવ્યું અને ચિત્ર મૂર્તિમાન થઈ ત્યાં દ્રષ્ટિ માં ચિત્ર જ આવ્યું ચિત્ર માં તો શું નીકળ્યું તમે તો વખાણ કરવો છો આ બેન આવવાન આ બેન આવવાન બીજું છે એક બે વખતે ભેડા હાલ તો નાગે સારા સાધુ ના બરાબર નું હાલ થયો બઉ ખતર અને ચિત્ર મોહતો તણાતું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીત ચડે ચડે કેટલે આ તો ગુરુ કઈ એમાં આયા કરેસ ચડવાની વાત સીજ મહારાજ બોલે અને પોતે કહ્યું કે કઈ કઈ બેસો તો બેસવું જો ના પાડી પોતે જ કઈ પોતા એ અહીંયા ગુરુ માં ખડી દઈએ ભગવાને પોતાની ના પાડી તો આમાં મેળવે કર્યા વાતો માં શું લઈ જાઉં આવ્યો છે હિન્દુસ્તાન માં લઈ જવાનું કયા એને શીખવું તો નથી વૃત્તિ કેમ પાછી પાડવી કેમ ભગવાન જોડાવું કેમ આત્મા રૂપ થોટા ગુરુ માન્યા હોય અને તેનો દ્રોહ થાય પણ તેનો પણ તેનું વચન મનાય નહી એવું જેના અંતર વર્તતું હોય તેને મોહ કહીએ મોહ પછી બોલાયે જ નહી ભગવાને ગીતા બધા જુ ચિંતન કરે વિષય નું ચિંતન કરે એટલે એમાં આસકિત થાય થાય બરાબર ના છે કરવા જેવું નથી થયો ત્યાં ચોર બગવર ત્યાં કોઈ ગમે દીઠો ચોર તો આવું આ કથા વારતા આવી જાય ક્યારે વિષય નું ચિંતન વધે એટલે એમાં આસકિત થાય તમે બહાર જુઓ મારી બવિ નથી ચિંતન વિનાનો છે એવો એક થોડોક મને કઈ ઘટ થતો નથી તો વિષયા ક્યારે વર્તમાન પ્રયોગ છે એ બુદ્ધ છે આ ગીતા નો શોખ એની ઉપર છે વિષયાનુભ પુરુષ માત્ર એટલે પુરુષ પછી સ્ત્રી હોય તો જીવન જોશે તો એને પુરુષ જોશે જો આપણે પર દેશ માં બોલી હતી કોત કરી દાદભાની બાઈને અડે નીકળેલા બોલે એના સહ માં નહીં ભાઈ આવડા માની લે ભાઈ હું છેટા ભાઈ મારી બાપરી બેઠી છે મૃત એ વાંચવાની ચીજ નથી વિષયા નું મનુસહ જેવું પ્રાણી માત્ર વિષય ના ધ્યાન કરે આવરણ કરે તો કામ ક્રોધરૂપ થઈ ગયું ક્રોધ આવ્યો એટલે સ્મૃતિ થઈ ગયું કાર્ય કાર્ય કરવા એવું છે આ નથી કરવા ખબર જ રહે ક્રોધ માં નાશ પામે આ શ્લોકો ઇન્દ્રિયોના કોઈ પણ કાઢી બધા વિષય જ કહેવાય આપણે બધાય છે કોઈ વિષય એના છે આ પ્રકાર કે આ પ્રકાર પણ જે પ્રકાર માં તમે ઊંડા કન્યા ને કર્યો લુગડા એને દીધા ધરડા એને દીધા એની પાછળ તમારા સગા કેટલા તૈયાર થઈ ગયા માયાનું બધ છે એ ચાંદલો ક્યાંક થાય છે ને આખું તૈયાર થઈ જાય છે ભગવાન આમાં બતાવે છે બોલો જાયાનપુસ સંગત કેશો સંગાત સમજાતે કામ કામ ક્રોધોતે ક્રોધા સમોહૃતિભ્રમ સ્મૃતિનાશો બુદ્ધિ નાશા પ્રણ માટે આ વચન જે શ્રી કૃષ્ણ ભગવાને છે તે પરમ સિદ્ધાંત છે કોણ કહ્યું પરમ સિદ્ધાંત પોતાનો કયો આપણે બધા વિચારીએ છીએ એમાં કોઈ નઈ વિચાર કરતો અયોગ્ય પણ માંથી અટકાય એટલે અયોગ્ય થી અટકાય બાકી તો જેમ જે જયારે શબ્દાધિક કોઈ જે જીત લોભાયું ત્યારે ગમે તેઓ બુદ્ધિવાન હોય તો પણ તેની બુદ્ધિ નું કઈ ઠેકાણું રહે નહીં હવે અપવાદ માં યોગ હોય ગમે તેવો હવે શાસ્ત્રો વાંચો ગમે તેવો હવે બકાલી કહેવાય જવેરી હોય જવેરી ગાંઠ નાણા રોકી વેપાર કરતો હોય એમાં બજાર બંધ મંદ પડ્યા તો ઈથો ભાવી શકે મારે પોતાના પૈસા માલ છે એ દિશા ના ચિત્ર જીતનારા આવા મહાનિયોગીઓ પરાશર ઋષિ જેવા વશિષ્ઠ મુનિ જેવા બ્રહ્માજી જેવા મહાદેવ જેવા એ તો જવેરી કહેવાય ઝવેરી ની કથા બીજા તો બકાલી કહેવાય બકાલી ને તો અવાર માં બપોર સુધી માં માલ ખેચો તો બરાબર પણ પકડી જ રાખે ને આટલા રૂપિયા નો કિલો આપવો થયું પેલા મારે માલ આપવો નથી એ થોભી શકે બપોરે પાંદડા તો કરમાય જાય જેના માલ ના કોઈ લીધે આવરતા પદાર્થો એમને એ આશીર્વાદ થી પણ આશીર્વાદ એની માન માં ક્યાંથી હો બીજે થી નહિ કેવો આશીર્વાદ હોય અહિયાં નક્કી કરી રાખેલું અહીંથી જ આશીર્વાદ છે બોલો જયારે દેક કોઈક વિષયમાં ચિત્ત લોભાયું ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિ નું કઈ ઠેકાણું રહે નહીં અને પશુ જેવો થઈ જાય છે માટે મોહ ને ઉદય થયાનું કારણ તે વિષય માં આસકિત તેજ છે અને જેને એ વિષય માંથી ચિત્તને ઉકેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ રાખવી જો અમારે બીજી વાત એ છે એ બો કે નહી મોયો નહી એ મોહ કોનામાં છે મો પારસ માં છે મો પણ એક થયું એટલે મો છે ત્યાં લગી સ્મૃતિ બ્રહ્મ જ રહેવાની વિવેક નો રે તબીબે નહીં જ વાતો અને એમાં કોઈ નો સંબંધી નો ભગવાન ભગવાન ને અખંડ ધારી રહેલા એવા લોકો હોય જેને આખું જગત પોતાનું એ કહેવાય અથવા ખૂણા ના પાંચ બાળ પકડી રાખે એટલે જાણે કા મોટા માણસ તો એ ચારો કરવા પકડી રે એ કઈ મોહ ટાળીને નથી આવડામાં બેઠા એટલે મારે મજા આવે કેવાય કારણ કે એમાં એને કોઈ દુઃખ લાગતું નથી એટલે ભૂખ લાગે તો મારો સુવું હોય ત્યાં જાઓ એ આપણો છે એને રાખ્યો છે બાવડા ઘડી મોટર આવે પણ હું કારણ કઈ નું છેવટ માં થઈ ગયા પછી મને ગમેલ પણ સિદ્ધાંત શિક્ષા મંત્રી અને ગુરુકુળ ના નિયમ લેવું શિક્ષા મને કોઈ લાલ પણ આપડે તો સ્વામિનારાયણ ગયા છે શું આના દેખ લીધો એને અત્યારે આ સ્થાન એનું અને સ્વામિનારાયણ ગુરુ જે કોઈ મોકલું નહી એટલે ઘણા ઘણા પ્રસંગો એવા આવ્યા છે ભગવજી નામાં જમ થઈ ગયો આ ગૃહસ્થા છેડા પડી ગયા હોય મેરા હાથ નથી સાધુ કેવા મારા નહી સાધુ જ કેવા તો હશે પેલો જ્યાં ઈ રાજા નું રાજ એટલા મારાણી નું રાજ ભગવાન નું ભક્ત હોય તો ભગવાન જ્યાં હોય એને એક થવું એમાં એટલા મારા ને એટલા હજાર કુસંગીને તમે કોઈ કુસમગી શબ્દ બોલતો નથી ગણિત માં તમને સમજાવવા બોલું કુસુમી બોલાતું જન્મ આપ્યો સ્વામિનારાયણ નથી આવ્યો એને આપણે કુસંગી કહી કુસંગી કહેવાય એ સ્વામિનારાયણ નથી એમ બોલા પણ કુસંગ શબ્દ ન બોલે કપાળમાં મજા નો ચાનલો ગળામાં કંઢી હોય સેવા કરતો હોય શિક્ષા ગુરુકુળ જવાતો હોય છે અને ગ્રસ્ત ના છોકરા એને જમાડિયા પૂર્ણ થાય ખુબ બોલનારા હતા પણ એ જ કઈ પાછું હવે એ પાછું પવિત્ર થઈ ગયા છે આ તો અન્યાય વાળા વાયુ એને પેલું નથી ભાઈ વાળી કરે એમાં ઘેટા પૂરું અને ખટલી રાખે દરવાજા બાર ન ભાગી જાય કાઢ બીપરો જાય પાછા વાપરવા જુદું નથી આવતું ઈશ્વર દ્રષ્ટિએ કોણ કામ કરાયું ઈશ્વર દ્રષ્ટિએ આ જગત ના લોકો ને બોલે છે આ બધું પણ કેટલાક હમજા વિના બોલે છે ધર્મ એટલે ચારિત્ર આ માણસ ને જુદું ચારિત્ર ને આ માણસ ને જુદું એવું હોતું છે અને ચારિત્ર માં પાંચ જ લખાય અહિંસા બ્રહ્મચર્ય અસ્તય અપરિગ્રહ નાનો ભરી શકાય પણ નાનો ભરી શકે સનાતન ધર્મ માં તો પાંચ વાના જ શ્રીજી મહારાજ ઈના સત્સંગ જીવન વર્ણન કરી ગોળા કરી બતાવ્યા એમાં જેને પાયા એ ભક્ત રાજ્ય અને એનો સત્સંગ હવે ગયા બેઠા સેવા કરી લીધી એટલે જાણે સત્સંગી આ વર્તવાનું કઈ નિયમ ને આમાં લે છે એ વર્તવાની અરે સબંધ જ નહી શું કહો મૌલ બેન બેઠા બોલવા માં જગ્યા જાય પ્રથમ તો આત્મનિષ્ઠા રાખવી પેલા નાના સાધુ આંબળો આત્મનિષ્ઠા કરી છે ને આમાં મારા વિચારી બોલતા નથી પણ એ બધા જવાબ નો આપ્યો સુંદારી એનો મત લેજો પાછો પડખે તેઓ બધા બોલો છો નહી કરવો અને બીજું જે પ્રકારે જગત ની ઉત્પત્તિ અને ત્રીજું ભગવાન નું સ્વરૂપ ભગવાન ના સ્વરૂપ નું મહાત્મા અતિશય પણ સમજવું સોની નો વેપાર કરવો હોય તો જો ભગવાન ના ભક્ત થાય તો ભગવાન સુખ છે તો પછી તો ભગવાન માં વધારે માલ હશે ને આમ વિચાર કરવો જોઈએ પંચ નિષય બનાવ્યો છે આ વિચાર કરવા માંગે એનો નિષેધ કાયું દી નો થાય એના ધર્મો આવ્યા એમ વિચાર કરવો જોઈએ ભગવાન એને આપણે નિષેધ કરી વિચાર કર વિષય બનાવ્યા છે આના કરતા આના આના કરતા આના છેવટમાં અને પંથ વિષય છે તે તો ભગવાન ના કયા થયા છે માટે ભગવાન માં તો અતિ સાદુ સુખ છે શા માટે જ આ જગત માંથી કોઈ આધીન થઈ અને ભગવાન ની પ્રાર્થના કરી દાન ભગવાન ને આ ગયો ભગવાન વિચાર કરવો જોઈએ છોકરા ને સોના મોર આપ્યું સોના મોર જાણી વટાવી ભગવાને આપ્યું નથી આવ્યું એમાં લાલતું હોય બાળક જવા ભાઈ ખાત શા માટે જે શબ્દ હોય તેમાં એકબંધિત સુખ હોય પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દ માં ન હોય સંબંધિત સુખ હોય તેમજ રસ ને ગંધ તેમાં પણ પોત સંબંધિત સુખ હોય એનો આપણે કોઈ નિર્ણય કર્યો નો તમે આરાધનનો વિચાર હતો આવડાને બી દર્શ ગતિ કર્યો આ વિચાર કરવા માંગે છે સમજ્યા તો ઈ રહ્યો એનો હાલ આ બંત વિશેમાં ભેવ રથ ને ગંધ તેમાં પણ પોત પોતા સંબંધિત સુખ હોય પણ એક વિષય માં પંચ વિષય નું ભગવાન ભગવાન માં જે નથી આપડે હજી કેટલા નીચે છે આપણને બોલી માં તો બઉ મોટી પ્રાપ્તિ છે અને ઈ રસ્તો આપણે પાછો લેવા હટવા લુબડા બની પણ પાછા રસ્તો લેવાતો નથી ત્યારે કઈ ગયા આ ફલાણા ભાઈ ને રસોઈ રાજી થાય રાજી હારા કરજો ડાય હારી બનાવજો એટલે બહુ રાજી થાય લેવો મોક્ષ થઈ ગયો વાર નો લાગે અને ભગવાન જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેગા રહ્યા છે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણ થઈ જાય એક દર્શન કરે ત્યાં પૂર્ણ કામ એટલે તું એટલે એને કોઈ પછી વધારે કોઈ સંકલ્પ બાકી રહી જ નહી એક દર્શન જ્યાં ને ત્યાં સ્પર્શ રૂપ રસ ગંધ કઈ રહેતું નથી ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે એવો જે ભગવાન ના સ્વરૂપ ના મહાત્મા નો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો भाषे पशु पक्षी लाकड़ा छाण पथरा सुवर्ण सर्वे ने तुल्यपने जुए પણ સારો પદાર્થી પામે આ સ્થિતિ છે એ ઉપર આ શંકરાચાર્ય બધા નો સ્વાદ જોવો હતો પછી ભગવાન માં કેવો હતો પણ એ જળ ના પારખા ઈ કરે કરી શકે તો અરે ભાઈ તું ક્યાં ઉમે એને મેળવતા ન આવડે ગોરુ આચમન લીએ લીએ શંકર ની પ્રસાદી જવાય અભિનય આવે દ્રષ્ટાંત સ્વામી આમ કહ્યું તો સ્વામી આમ કહ્યું અરે ભાઈ સ્વામી એ ત્યાં કહ્યું ઘણું કહ્યુંલ્યાર અને આપડા હા કરનારા બહુ સાધા રહ્યા સારો પદાર્થ દેખી ને તેમાં મોહ ના પામે એવી રીતે પંચ વિશે વર્તે પણ શ્રી કૃષ્ણ ભગવાન ને પણ ગીતા માં કહ્યું છે એવા જેના લક્ષણ હોય તેને ભગવાન સ્વરૂપ તત્વે કરીને જાણ્યું છે અને એને અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતા નું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને ભગવાન પણ તેની ઉપર થાય છે રાજી કરી લેવું ને સાદા કેટલા ઘણા આવ્યા હવે તે અક્ષી ને ઢાંકવાના વાળા વાળીને આપણે બે જઈ હવે આપણે બધા અહીંથી જવું જોયા પછી એક વિમાન માં થઈ જાય